જય સ્વામીનારાયણ પુનરપી જનન પુનરપિજનિ જઠરેશન ઈહ સંસાર ખલું દુસ્ે કૃપ આ પે પાજ ગોવિંદજ ગોવિંદ ગોવિંદ નલિનીંદગત જલ અતિ તરલમ તદવજીત અતિશયચ વેધિવ્યાધિ અભિમાનગ્રસ્ત લોક શોકાહત ભજગોવિંદોવિંદ જનન પુનિ મરણ પુનરપનની જઠરે શયન સંસારે ખલું દુસ્તારે કૃપ્યા પે शंकराचार्य जी कहे फरी जन्मव फरी मरव फरी माता गर्भ में ऊधे मस्तके लटकवू आरेखर महादुख है यम हे भगवान तमें बचाव तो ज बचाय आ विषय अपने आगला बे प्रवचनों में घणु सांभ थोड़ी बात ये आत्मा है परमात्माप परलोप है आ बदी बातों पुनर्जन्म है वगैरे बातों केवल ने केवल बुद्धि क्या रही? समझी शकाय नहीं आजनाशनालिस्ट कहवाये बौद्धिकोता जात ने विवेक बुद्धिवादी समझे एवं तो ये बढ़ी बातों भगवान संबंधी बधी बात आत्मा परमात्मा पुनर्जन्मे बधु केवल बुद्धि थी समझवा कोशिश करे ए बुद्धि में उतरत नहीं एट्ले कहे कि ईश्वर जं नहीं पुनर्जन्म जी आत्मा जं नहीं मोक्ष जेव कई ए बुद्धि थी एवं विचारे समझवा कोशिश करे ઘણા બધા વિચારો આપે છે કે હવે આ ભૂકંપ થાય ત્યારે હજારો લોકો એમાં નિર્દોષ બાળકો અબોલ પશુઓ એ બધા મરી જાય છે તો આ નિર્દોષ લોકોને મારી નાખવા પાછળનું ભગવાનનું શું કારણ છે અને જો ખરેખર ભગવાન હોય તો આવા નિર્દોષના મૃત્યુ થતાં અટકાવે નહીં તો એવો કેવો ભગવાન કે જે આવા નિર્દોષોના મૃત્યુ અને આવા કરુણ મૃત્યુ એને થવા દે ભગવાન હોય તો સર્વ કરતા છે એવું બધું વર્ણન છે તો આવું શું કામ થવા દે છે ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ભૂકંપ કરે તો માનવ વસાહત નથી એને કરવો જ હોય તો એવી ના કરે તો માનવ વસાહતમાં જ કરે છે અને હજારો માણસો મરી જાય છે તો ભગવાન હોય એવું લાગતું નથી હોય તો કંટ્રોલ કરે આ ત્રાસવાદીઓ આવે છે ને નિર્દોષ બાળકો સ્ત્રીઓ એ બધાને કતલ કરી નાખે છે તો એને ભગવાન હોય તો અટકાવતો કેમ નથી આ દેવ મંદિરો કે જે ભગવાનના ધામ છે અને ભગવાન ત્યાં સાક્ષાત બીરા છે એ માનીને દર્શનાર્થીઓ જાય છે તો ઘણી એવી ઘટનાઓ ઘટ્યા કરે છે કે દર્શનાર્થીઓ જ કચડાઈને મરી જાય છે તો એ બધા તો એના છે ભક્તો છે દર્શને આવ્યા છે तो जो यनु चालतु हो भगवान हो आधु अटकवे केम नहीं मरवा दे जो भगवान होना मंदिरों में पूजारी द्वारा बीजा वहीवट द्वाराओ एट बढ़ा भ्रष्टाचार स्त्रीयों से पापाचार आहार विहार में एट्ला दुराचार के साबड़ी ना शक् जो बध मंदिरों बदचार मैं कहीं जो तो आज बड़ी वस्तुओ बने छे, तो एम भगवान बिराजेमें पूजा स्वीक तो आवा दुराचार पापाचार लगभग तीर्थों में थे तो भगवान हो तो आ बधु केम चला આવી ઘણી બધી દલીલો એ લોકો કરે છે એના ઘણા પુસ્તકો નાસ્તિકવાદીઓના રેસનાલિસ્ટલી કરી છે એ બધા બુદ્ધિશાળી ગણાય છે પણ આપણે તો એના બધા કારણો વાંચીએ તો આપણને તો હસવું આવે કે આ બધા મૂર્ખના સરદાર છે કે આવી બધી દલીલો કયા કરે છે એટલે મગજમાં નથી એને ઉતરતું એટલે એ કહે છે કે આ બધું ધતી મૂકી ધર્મ અને ભજન ને એની પાછળ બધા સમય છે વેસ્ટ ઓફ ટાઈમ છે બગાડો છો સમય બગાડો છે છોડો ભગવાનના નામથી બધું થાય છે તો જ્યાં અખંડ રામધૂન થાય છે ત્યાં આવનારા જ લોકો બુટ ચપ્પલ ચોરી જાય છે આ બધી જે વસ્તુઓ જોઈને ક્યાંય કંઈક આવું બધું હોય એવું નથી તમે આ બધું મૂકી દો અને આને કારણે સમાજ વધારે દુઃખી છે વિભાજીત છે ઘણું બધું એવું કયા કરે છે પણ આ બધી જે એની શોધ સંશોધન જે છે તે એ શેના આધારે છે બુદ્ધિથી એને પોતાનો કોઈ સાધના કે એના દ્વારા અનુભવ કે એને કોઈ અંતર કરી હોય એવું તો નથી એ વિચારે છે અને જુએ છે અને બસ એ જે સમાજમાં જે ઉપર છોલું દેખાય છે એનું દર્શન કરે છે જુએ છે બુદ્ધિથી એનું બધા કેલ્ક્યુલેશન ગણિત કરે છે પછી કે છે બસ આવું છે માટે ઈશ્વર ક્યાંય હોય એવું લાગતું નથી એટલે આપણે પેલા જ કહ્યું કે કેવળ બુદ્ધિથી આ વસ્તુ ક્યારેય પકડાય નહીં આપણે એવું નથી કેતા કે આગળ જે એને દલીલો આપી એ થવું જ જોઈએ દુરાચારો પાપાચારો હિંસાઓ આ બધું થવું જોઈએ એવું આપણે નથી કેતા પણ એ થાય છે એટલે ઈશ્વર નથી એવું નથી કારણ કે તમે બધું બુદ્ધિથી માપો છો હવે કેવો વિચાર કરે કે ભાઈ એક જણો છે એનું મૃત્યુ થઈ જાય છે નાની ઉમરે મૃત્યુ થાય છે તો કહેવાય કે એનું આયુષ્ય પૂરું થઈ ગયું એને એના પૂર્વના કર્મના ફળ પૂરા થયા અને વયોગ્ય ભલે એ મરી ગયો એનો વાંધો નથી એના પાપ કર્મ હશે જે હોય તે મરી ગયો પણ એની પાછળ એના પત્ની બાળકો દુઃખી થઈ ગયા એનું કયું કર્મ છે હવે એ કેવી રીતે સમજાય ટેક્સ્ટબુકમાં આવે આ બુદ્ધિ થી સમજવાની કોશિશ કરે છે એટલે આ બુદ્ધિનો વિષય નથી આપણે ઉપનિષદોમાં પેલા જ કહી દીધું છે કે યતો વાંચો નિવર્તન તે અપ્યાપનસા મન વાણી ઇન્દ્રિયો જ્યાંથી પાછા ફરી જાય છે એવું ભગવત તત્વ છે કોઈ સંજોગોમાં ત્યાં પ્રવેશ કરી શકતું નથી મનના મનનમાં આવે એવા ભગવાન નથી ચિત્તના ચિંતનમાં આવે એવા ભગવાન નથી બુદ્ધિના નિશ્ચયમાં ભગવાન આવે એવા નથી અહંકારના અહંભાવમાં આવે એવા ભગવાન નથી ભગવાન તો એથી પર છે સાધનો જૂઠા છે તો ભગવાન પકડાય ત્યાંથી સાધનો જ ખોટા લઈને બેઠા અને બુદ્ધિ થી ન સમજે બધી વસ્તુ બુદ્ધિ થી ક્યાંથી સમજ બુદ્ધિ થી તમે વિચારજો આ પ્લેન જમ્બો ઉડે ત્રણસો સાડા માણસો બેઠા હોય એનું વજન પ્લેન નું પોતાનું વજન પેટ્રોલ બબે ટેન્કર હોય બ બે ત્રણ ટેન્કર એટલું પાંખોમાં પેટ્રોલ ભર્યું હોય એ બધાનો લગેજ કેટલો એ બધાનું ફૂડ કેટલું અંદર ભર્યું હોય કેટલું બધું સામાન અને પૂરેપૂરું લોખંડનું એક વસ્તુ હવામાં ઉડેવી નથી અને છતાં પંખીની જેમ ઉડે છે અને જે ટ્રેક ઉપર ઉપર ઉતારવું હોય લેન્ડ કરવું હોય એ જ જગ્યાએ સરસળાટ કરતું ઉતરી જાય છે અને પાછું પંખીની જેમ સરસડાટ ઉડી જાય છે જેટલું વાળવું એટલું વળે છે જેટલું નમાવું એટલું નમે છે આ કઈ રીતે થાય સંપૂર્ણ લોખંડનું ઉડી શકે એવી કોઈ ચીજ નહીં બુદ્ધિથી વિચારો કઈ રીતે ઉડે ચાલો મને સમજાવો આપણી બુદ્ધિ થી વિચાર જ કરો આવે જ નહીં આ ચાલો તમે મોબાઈલ વાપરો છો વિધિના સેકન્ડ તમે આમામામા આટલું બટકું હોય બે ઇંચ નું અને હજારો માઇલ ઉપર અમેરિકામાં કે ઓસ્ટ્રેલિયામાં કે જપાનમાં કે જર્મનીમાં બેઠો હોય એની સામે તમે વિધિના સેકન્ડ સામે બેઠા હોય એમ તમે વાત કરો છો શું સ્પષ્ટ રીતે અને હવે તો કેમેરાવાળા પણ મોબાઈલ આવ્યા છે કે સામસામા તમે થઈ પણ જુઓ હસો બોલો જુઓ અને વાત કરો બુદ્ધિથી વિચારો આ કેમ થાય તમે હાથમાં મોબાઈલ છે એસએમએસ આમ તમે પ્રિન્ટ કરો છો છાપો છો સંદેશ મેસેજ અને જેવું ક્લિક કરો છો વિધિન સેકન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન કોઈના હાથમાં જે નંબરનો મોબાઈલ છે ત્યાં છપાઈ જાય છે આ છપાઈ કેમ જાય છે મને બુદ્ધિથી સમજાવો કઈ રીતે આમ અક્ષરો ત્યાં છપાઈ જાય એટલે કેમ મગજમાં આવે છે આવે છે સારું હજારો માઇલ ઉપર કાંઈ નહીં નહીં દોરડા નહીં કાંઈ કાંઈ નહીં આમનું બધું સીધું આમ છપાઈ જાય બધું વાંચે બધાનું તમે કેમ છો છોકરો કેમ છે ને બધું કેમ છે ને મજા ચાલો ત્રીજી વાત આ જાદુગર છે એ સ્ટેજ ઉપર જાદુના પ્રોગ્રામ કરે ઓડિયન્સમાંથી બે ત્રણ જણા બોલાવે સરસ મજાનું મજબૂત કોથળો લે એમાં ત્રણમાંથી એક જણાને અંદર પૂરે બે જણા એને પોતાનાથી દોરડાથી બાંધે પછી લાકડાની મોટી મજબૂત પેટી લે એ પેટીમાં પહેલાં ઊંચકીને ઓડિયન્સના બે માણસો એની અંદર સૂડાવે પેટીને બંધ કરે એના ઉપર તાળું મારે તાળું મારીને ચાવી ઓડિયન્સમાં ઘા કરી દે હજી આટલી વાત થાય કે એ જે પૂજો છે એ માણસ ઓડિયન્સમાંથી સામે હાલીને આવીને સ્ટેજ પર આવે છે આ કેમ આપણને તો બાઘા મંડળ જ થઈ જાય ને શ્રીજી મહારાજ આજે હમણાં જ એક મહિના પેલા ફૂલછાબ ની અંદર લેખ હતા જોરાવરસિંહ જાદર એ જાદવ એ બાબતમાં ઓથેિક પર્સન ગણ આવી બધી લેખન માં તો એણે જે પૂર્વે આવા જાદુગરો થોડા વર્ષો પેલાના ચાલીસ પચાસ વર્ષ પહેલાના જાદુગરોને એને બધા લખ્યા છે કેવા કેવા ખેલ થતા હોય છે કે જે કોઈ બુદ્ધિમાં જ નથી મગજમાં આવતા છતાં બનતા શ્રીજી મહારાજે વચ્ચના કીધું છે કે નટવો હોય છે જાદુગરા હોય છે એ આમ આકાશમાં દોરડું નાખે અને પછી દોરડ છે આકાશમાં ઉપર ચડી જાય અને દોરડું પકડી અને નટ આકાશમાં વિયો જાય અને દેવતા દાન યુદ્ધ થાય છે એમાં સહાય જાય છે અને એની સાથે લડાઈમાં જોડાય છે અને નટ છે એ યુદ્ધમાં કામ આવી જાય છે એનો પગ કપાય નીચે પડે છે નટ તો ક્યાંય દેખાતો જ નથી અદ્રશ્ય થઈ ગયો આકાશમાં ખાલી પાતળા દોરડા ઉપર ચડીને અદ્રશ્ય થઈ ગયો છે કોઈ થાંભલો નથી કોઈ લાકડું નથી તમારી પાસે જે પાતળો દોરો હોય છે હજારો ઓડિયન્સ જોતું હોય છે અને એનો પગ કપાઈને પડે બીજો પગ પડે હાથ પડે મસ્તક પડે એટલે નટવાની સ્ત્રી એ પતિવ્રતા નારીનો પેલો છે એવો ધર્મ તો બધા ટુકડાઓ પતિના ભેળા કરે ત્યાં ત્યાં ચિત્તા સળગાવે અને જે સ્ત્રી એની હતી એ ચિત્તામાં આ કામ પૂરું થાય ત્યાં પેલો ગયો તો એવો ને એવો પાછો ઉતરે શ્રીજી મહારાજ કે આ નટ બળી ગયો એ કોણ આકાશમાંથી ઉતરો ઈ કોણ મુજરો કરીને ઉભો રહ્યો મહારાજાને કહ્યું મહારાજ મારી સ્ત્રી લાવો હવે સ્ત્રી તો એ નજર સામે બળી ગઈ અરે મારા તમે આવા થઈ મારી સ્ત્રીને ઓળખશો ભલામણ દયા તો રાખો હું તો ગરીબ માણસ થયું મારી સ્ત્રી ઉપર નજર બગાડશો એમ કરીને રાજાની ખુરશી સિંહાસન નીચેથી પોતાની સ્ત્રી કાઢીએ તો બળી ગઈએ કઈ અને આ નીકળીએ કઈ ચાલો બતાવો કોઈ બુદ્ધિ ઉતરે છે તો શું ભી ફીફા ખાંડો છો કે બુદ્ધિ અમે રેસ લિસ્ટ અમે બુદ્ધિ માપીએ તમે પચાસ વર્ષથી પરિણામે બે માણા ભેળા રહ્યો છો તમે તમારી ઘરવાળીને નથી ઓળખી શક્યા રેસનાલિસ ની વાત કરો છો અમે બધું વિવેક બુદ્ધિવાદ થી હજી ઓળખી નથી એના પેટમાં શું રમે છે એના દિમાગમાં શું રમે છે અને તમે કોણ કોણ ઓળખી રહ્યો તમે બધા ભેળા જ રહ્યો છો પણ ઓળખી આખી જિંદગી તમે કાઢી નાખો પણ તમે કહી શકો છો કે હું મારા ઘરના ઓળખી ગયો માણસ માણસને નથી ઓળખી શકતો તો માણસ ભગવાનને કેમ ઓળખે અને બુદ્ધિથી કેમ પાર બુદ્ધિથી કેમ પાર પણ હા એ જાદુ વિદ્યા નથી સમજાતી સમજાય છે પણ તમે જાદુ વિદ્યા શીખવાનો જે અભ્યાસ છે એ ગુરુના ના પગ પકડી લો અને એની પાસે તમે જાદુ વિદ્યા શીખી લો એ સાધના કરી લો વિધિ સેકન્ડ તમને સમજાય જાય કે આ બધું કેમ થાય છે એમ બુદ્ધિ ભગવાન ન સમજાય પણ તમે ગુરુ ચરણ પકડી લ્યો અને તમે સમર્પિત થઈ ગયા ત્યારે સદગુરુ તમને દિવ્ય ચક્ષુ આપે જ્ઞાન બોધ આપે એકાવન વર્ષ સુધી વળી ઠાકોરજીના મંદિરમાં દીવો પેર્યો એટલે તમે શરણ ભગવાનની સાધના કરી લીધી છે અને ભગવાન હાથમાં આવ્યો એટલે હું માનું છું ભગવાન ક્યાંય નથી એ કોઈ ભક્તિ નથી નાચના કુદના ઢોલકા પીટના એ સબ રાડિયા બાજીકા ખેલ હેકે તમે માળા કરી લો ભજન કરી લો એટલે તમે ભક્તિ કરી લીધી છે ને હવે ભગવાન ના તમે સંપૂર્ણપણે ભગવાન નિર્દોષ બાળકની જેમ જો તમે સરેન્ડર થઈ જાવ શરણાગત થઈ જાઓ તો ભગવાન એના પોતાના તમામ રહસ્યો ભક્ત આગળ ખુલ્લા મૂકી દે છે શરણાગત થઈને કેવો કોરી સ્લેટ જેવો બુદ્ધિ નું પોટલું એક બાજુ મૂકી અને તું તું કરીને પગમાં પડી જાય ભગવાન બધા દરવાજા એની આગળ ખુલ્લા બાકી તમે ચડસા ચડસી એની સાથે કરો એક દરવાજો નાખો એટલે જે યોગ્ય રહસ્ય નથી પામતા એ નિર્દોષ ચિત્તી શરણ્ય ભાવથી ભજન કરનારા રામ રામ કરનારા કૃષ્ણ કૃષ્ણ કરનારા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરનારા એ રહસ્યો પામી જાય છે કારણ કે પરમાત્મા એની આગળ ખુલ્લો થઈ જાય છે આ જુનાગઢનો નરસિંહ મહેતા અમરેલી પાસે ભતેભરના ભોજા વગર અને ગંગા સતી સમઢિયાળાનું એક સ્કૂલનું પગથિયું ચીડ્યા નથી અને છતાં નરસિંહ મહેતા ભોજા ભગત ગંગા સતી જે ભજન લખે એના અર્થ કરવામાં વિધવાનો ગોથા ખાઈ જાય તો એ ક્યાંથી લે આવ્યા અનુભૂતિના પ્રદેશમાંથી નીકળે છે નરસિંહ મહેતા કહે ઘાટ ઘડિયા પછી નામ જૂજવા આખરે હેમ હેમ હોય કનક કુંડળ વિશે વડોરે ગોવાળીઓ કોણ થશે તમે લકડઅંધાર કરીને અર્થ કાઢો પણ નસિંહ જે કીધું છે ગુદાર્થ તો કોણ કાઢે આ ભોજો ભગતો સાવભેતપુરના જલારામ બાપા ના ગુરુ હવે એને હાલો ને કીડીબાઈ જાનમાં હવે એના મકોડા ને કાન ખજૂરા કર્યા છે અર્થ કરો લ્યો પછી અમુક અમુક કલમ અજમાવે છે પણ બધું વગ્ન કરતા એવું લાગે હોજા ભગત આગળ આ પ્રોફેસરો પીએચડી ની બબત ડિગ્રી લીધેલા નાના બચ્ચા જેવા લાગે એ અભણ માણસે એ ભજન કેમ લખ્યું એ બતાવો ગંગા સાથે હવે ક્યાં ભણવા ગઈ હતી ઈ આમ સ્પષ્ટ જુએ છે કારણ કે ભગવાને એની આગળ બધા રહસ્યો ખુલ્લા મૂક્યા છે માટે જે શરંડર થાય છે શરણાગત થાય છે એ બધું જ જુએ છે ત્યારે તમે જે દલીલો કરી છે બધા જ પાસે છે તમે જે જે દલીલો કરો છો રેશનલિસ્ટ બૌદ્ધિકો એ બધી દલીલોના જવાબ એની પાસે એ ટુ જેડ છે બધું જ જુએ છે તરત જ એમ કહે છે આમ જ થાય એની પાછળનું આ કારણ છે સ્પષ્ટ જુએ છે जे जे नो अभ्यास ना साधना ना मार्ग है ये तीन गति करें तो हमें याज्ञिक दादा अपने उमेश भाई याज्ञिक दादा तो त्याा फरता त्या गया तो गाड़ी अपने रमेश भाई वोरा रंगपुर भूतपूर्व विद्यार्थी ગુણા બાલ મુકુદાસજી સ્વામી વખત એમના દીકરા લીમ લીમના ભગવાન બાપા અને ભગવાન બાપાના રમેશભાઈ વોરા તો ગુરુકુલના વિદ્યાર્થી અત્યારે અહીં સભામાં જ બેઠા છે હવે એ રમેશભાઈ અમારે ગાડી લઈને મૂકવા આવતા એ પોતે ગાડી એની ગાડી એ ચલાવતા હતા આજે પુરાણ સ્વામી ભક્તિ પ્રકાશ દાસજી સામે બેઠા હતા પાછલી સીટમાં હું બેઠો હતો એમણે કીધું સામે પુનર્જન્મની જે તમે વાત કરો છો ને એ મારો દીકરો પાર્થ એની ઘટના છે મેં કીધું કયો હવે જે સાક્ષીમાં હતા ત્યાંથી જ માંડીને વાત કરીને મારે શું કહેવાનું છે કે તમે વાત જુઓ એક બે વાત કરીશ મને કે મારે કોઈ દીકરો નહોતો એટલે મેં ભક્તિ સ્વામી પુરાણી સ્વામી વાત કરી ગુરુકુળ મેમનગર ગુરુકુળ અમદાવાદ જ રહી રમેશભાઈ તો એટલે આવીને પુરાણી ભક્તિ પ્રકાશ દાસ સ્વામી ને સ્વામી ઘણો વખત થયો મારો દીકરો નથી એટલે પુરાણી સ્વામી કે આપણે જોગી સ્વામી વાત કરીએ જોગી સ્વામી ત્યારે બરાબર અહીંયા અત્યારે જ્યાં ઓફિસ છે ત્યાં અત્યારે જે સાધુ આશ્રમની મૂર્તિ છે એ ત્યાં હતી એટલે ઓફિસની જગ્યાએ જૂનો સાધુ આશ્રમ આજથી પંદરક વર્ષ પહેલાની વાત સ્વામી કઠોળો હોય ટેકો દઈ માળા કરતા અરે પુરાણી સ્વામી કીધું કે સ્વામી હા આ રમેશભાઈ હા આપડા વિદ્યાર્થી ભૂતપૂર્વ હા એને દીકરો નથી તો મહારાજને જરા પ્રાર્થના કરો અને તમે કૃપાદર્શી કરો તો બિચારાનો મનોરથ પૂરો થાય સ્વામી બે ત્રણ સેકન્ડ આંખો વીચી ગયા પછી કે રમેશ આજથી બરાબર તેર મે મહિને તારે ત્યાં દીકરાનો જન્મ થશે જા બસ એટલું કઈ તો માળા મીઠા કરારું રમેશ તારું કામ થઈ ગયું તાર મહિનો આપી દીધો અને રમેશભાઈ કે સ્વામી બરાબર તેરમે મહિને મારે ત્યાં દીકરાનો જન્મ થયો નામ પાડ્યું પાર્થ હવે બે મહિનાનો થયો એટલે અમે સ્વામીને પગે લગાવવા માટે પાર્થને તેડી લઈ અને સ્વામી જોગી સ્વામી રાજકોટ હતા વાત તો હવે આવે છો એટલે અમે ત્યાં પગે લગાડવા માટે નાના દીકરા બે મહિનાનો પાર્થને લઈ ગયા રમેશભાઈ કે ત્યાં જોગી સ્વામી ત્યાં બેઠા હતા એટલે સામેના ચરણ પાસે અમે આ પાર્થને મૂક્યો સુવડાવ્યો નાનો તો એ રડવા માંડ્યો છોકરો છે ને પણ બહુ રડવા માંડ્યો એટલે જોગી સામે આમ સામું જોઈને કે એલા તારે રડવાનું હોય જોજો તારે રડવાનું હોય તું ક્યાં હતો અને તને ક્યાં આવ્યાનું થઈ ગયું તું ક્યાં આવી ગયો એ જો આવો સત્સંગ ક્યાં ભટકતો અને એ સત્પુરુષે એની હિસ્ટ્રી ન કઈ પૂર્વ જન્મની પણ એ મહાપુરુષ તાદશ્ય જોવે છે કે ક્યાં જીવને લઈને આમાં મૂક્યો છે તારે રોવાનું હોય ક્યાં હતો અને ક્યાં આવી ગયો તું અને તારે રડવાનું હોય ચુપ થઈ ગયો છોકરો કથા ન કઈ પણ ઈશારો તમે જુઓ હવે એ છોકરો આજે બારમા માં આઈસીએસસી માં છારોડી ગુરુકુળમાં વિભાગમાં રહીને ભણે છે જેટલા છે એ બધા હજી હયાત છે જોગી સામે છે પુરાણી સામે હયાદ છે છોકરો ભણે છે રમેશભાઈ અમને એમની પુરાણી સામેની હાજરીમાં કીધું હવે તમે જોકી સામે આત્મા નથી પુનર્જન્મ નથી એ માને ના કયો ને માને ના એના અનુભૂતિની વાત છે ને એ થોડા તમારે જેમ બેઠા બેઠામાં બુદ્ધિના ડાળિયા ચલાવે છે જુએ છે ચાલો બીજી વાત એમના જોગી સામેના ગુરુ માનદ સ્વામી એનું નામ મૂળ નામ કૃષ્ણજીવન દાજી સ્વામી રાજકોટની પાસે રીપ ગામ છે ગોંડલ રાજકોટની આજુબાજુ રીભ ગામ છે તો ત્યાં સ્વામી આવેલા પછી આજુબાજુના બપોરના ત્રણ ચાર વાગે વાડી હોય તો ત્યાં નાહવા સંતો જતા હોય તો ડાયાભાઈ કરીને ખેડૂત એની વાડીએ સ્વામી એટલે માનદ સ્વામી જોગી સ્વામી ગુરુ એ નાહવા માટે ગયા એમને પેલા ડાયાભાઈ ખેડૂતની વાડીએ બરાબર કુવાની પાસે આમ પહોંચવું એ વખતે પેલો ડાયાભાઈ ખેડૂત મોટો આવો લઠો ધોકા જેવો લાકડું લઈ અને બળદ હતો ને બળદ મારતા હતા એવો મારે આપણે જોઈ ના શકીએ એટલે સ્વામીથી કેવાય ગયું એ પણ એ ડાયા રેવા દે રેવા દે રેવા દે બિચારા મૂંગા ઢોર ને પહુ ને સુકામ મારે સુકામ મારે ડાયાભાઈ કે મારે નેતાને શું આરતી ઉતારવું સ્વામી આ ખાવામાં પૂરો બળદ ખોટીલો છે ખાય બધાથી જાજુ હાથીએ જોડો ગાડે જોડો બેસી જાય કામ કરવા ને આવે ઉભો જ ન થાય ઊભો માંડ માંડ થાય ને હાથીએ જોડો તો હાલતે ગાડીએ બે જાય ધોકાવો માંડ ઉભો થાય વળી આગળ થોડું હાલે હા અને પાછો બે જાય તે આનું શું કરવું ખાવામાં પૂરો અને કામમાં આડશું આ ખોટીલો બળદ છે મારે નહીં તો શું કરે સ્વામી કે એવું છે સ્વામી નજીક આવે એ લાકડી રાખતા નાની ટેકો દેવા અવસ્થા પ્રમાણે એ બળદના વાહો પીઠ હોય ને એના ઉપર આમ લાકડી ફેરવી અને બળદની હામું જોઈને કે એ હમોરેને એટલે હરખો હાલ ને આ ક્યાં ચક્કરમ ચેડા છે તને ખબર છે એ ચૂકવવા માટે તું અહીંયા આવ્યો છો હવે જો તો નહીં ચૂકવે એ કરજ નહીં ચૂકવે તો શું થશે હજી હજી હેરાન થાય એટલા જે ચડ્યા છે એ તું જાણે ચૂકવવા માટે ત્યાં આવ્યો છો અને વળી પાછો કરવો પડ્યો નહી એવું કામ કર્યું એને ખેડૂત હવે એ સાધુ જોવે છે કે આ શું એના લેણા દેણા છે ઋણ ચૂકવવા માટે આવ્યો છે અને એ બળદ ને જ્ઞાન આપ્યું અને દેખાણું ક્ષણ માટે અને સમજી ગયો એટલે હું તો આ માટે અહીં આવ્યો છું હવે જો આ પૂરું નહીં કરું તો તમારા છોતલા નીકળી જશે ડાયો થઈ હવે તમે માનદ સામી એમ કહ્યું કે કોઈ ભવ ભટક નથી પુનર્જન્મ નથી આ બધું નથી તે માને માને એમાં રેશના રિશો ગોથા ખાય રેશના દુર્ભાગ્ય શું છે એને કોઈ સારો સદગુરુ આવો કોઈ મેળ્યો નથી હોતો લગભગ બધા સચ્ચિદાનંદજી માંડીથી બધા એને મેળ્યો નથી હોતો અને મેળ્યો હોય તો સદગુરુ એનું બીજ એવું જોઈને એને ક્યારે દ્રષ્ટિ આપી નથી હોતી અને કદાચ શ્રદ્ધા બેસે તો શરણાગત થાવવું સદગુરુ ભગવાનની આગળ પછી બુદ્ધિના ડાપણ મૂકી દેવાય એ કઈ સહેલી વાત છે ભાઈ તમે વિચાર કરો આપણે ડગલેને પગલે ગુરુને નડતા હોઈએ છીએ ત્યારે મૂકી દેવું મૂક્યા પછી જ એ વરસતો હોય છે એ ત્યારે એ વગર કેમ રહસ્યો ખુલ્લા થાય આ બધું અટકીને પીળી હોય છે ને એ આપણા ઠુંઠા પકડી રાખ્યા છે એટલે બાકી તો એનો ધોધ હમાય નહીલવા માં પણ આપણે આડા પડીએ છીએ આ બધું તો આપણું છે એટલે જુએ છે સાક્ષા અને બોલે છે એ અનુભૂતિ છે હવે જમીનને તમે ખાવ એના છોડવાને ખાઓ એના મૂળગીયાને ખાઓ એના પાંદડાને ખાઓ તો કેળાની એકય વસ્તુમાં ક્યાંય ગળપણ હોય મન કહો ઉલટાનું મોડું મૂત્ર જેવું હોય બધું હે કેળાનું પાણી જોવો એને છોડનું અને અમે બધું બુદ્ધિથી જ વિચારીએ હું તંબુરો તમારા બાપનું બુદ્ધિથી વિચારતા આને તમે મૂળખાને શું કહે બીજું કયો આપણે જે સદગુરો સેવા છે એ બધા સંતો સાક્ષાત જો વેચી નથી નાખ્યું અને આપણને કઈ શોખ નથી આવવું જો આ બધું વહેમ હોય અંધશ્રદ્ધા હોય તો આ બધું કરવાનો આપણી પાસે કોઈ સમય નથી આપણને બધું વાલું લાગે છે આ જગત ઘણા સત્ય છે આ બધી વસ્તુઓ સનાતન સત્ય છે આત્મા છે ભગવાન છે પુનર્જન્મ છે કર્મના સિદ્ધાંતો છે શાસ્ત્રો જે કહ્યું છે મને હજી ચાલો બુદ્ધિમાં રજસ તમસ હોય તો કંઈક લોક પાસેથી સ્વાર્થ હોય તે વાતો કરીએ ગંગા સતીના સમાજ પાસેથી શું લેવું નરસિંહ મહેતાના સમાજ પાસેથી શું લેવું એ ભોજા ભગત સમાજ પાસેથી શું લેવું તુલસીદાદ સમાજ પાસેથી શું લેવું કે જેથી કરીને દુનિયાને અવળે રસ્તે ચડાવે એ રામકૃષ્ણ પરમહર્ષને શું દુનિયા પાસે લેવું આંગળીનું ધોત્યુ પહેરી રખડનારો પુરુષ સુખદેવજી મહારાજ કપડું પહેરતો નહીં એને દુનિયા પાસેથી શું લેવું છે છતાં શું કામ લખે છે આખી જિંદગી એમાં ક્યાં વ્યાસજી મહારાજ એવા કાઢી નાખે છે વ્યાસજીને શું જોતું શોખ થતો હતો કઈ જાણે છે કે આ જ પરમ સત્ય છે તમે જે જુઓ છો એટલો જ લોક સત્ય નથી એનાથી આગળ ઘણું સત્ય છે એ આત્મા એ પરમાત્મા એ લોક પરલોક ઘણું બધું છે એ જોઈને કહે છે એમ જ શંકરાચાર્યજી જોઈને કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જઠરે આ બધું છે આમ જુએ છે એટલે કે છે કે ભલા થઈને ભગવાન ભજી લો આ દુઃખરૂપ સંસાર છે સર્વત્ર દુઃખ દુઃખ અને દુઃખ છે ભજન કરી લો ને કે મરી ગયા શંકરાચાર્યજી કે આઠ વર્ષની ઉંમરે શંકરાચાર્ય ઘર મૂકીને જતા રહીએ તેને શોખ થતો હોય રખડવાનો ભીખ માગવાનો હે ભરતરૂરી મહારાજ જેવાન બાજન મહારાજ જેવા ભરત મહારાજ ચક્રવર્તી ભરત મહારાજને બુદ્ધ ને મહાવીરને ભૂખ્યા મરવાનો શોખ થતા હોય છે કઈક તો માણસે વિચારવું જોઈએ તો વિચારવું જોઈએ કે આ બધા શા માટે આવી રીતે ચાલી નીકળે છે એટલે શંકરાચાર્યાર્યજી કહે છે કે બહુ દુઃખ છે જન્મ મરણ ગર્ભવાસના માટે પાહી મુરારે કેવો શબ્દ વાપરો જ્ઞાની પુરુષ થઈને વિચાર તો કરો પુકાર કિરો નથી બચાવી એવું પાહી એટલે બચાવો બચાવો બચાવો ક્યારે થાય એ સમજવાનું બચાવો બચાવો બચાવો એમ ક્યારે થાય જયારે દુખ જાણ્યું હોય તો સંસારને જાણ્યો છે દુઃખરૂપ જો બોલો જો જો દુઃખરૂપ જાણ્યો હોય નિષ્ફળાનંદ સ્વામી કહ્યું ગર્ભવા ચોરાસી આ સતત કાળ પીડે છે આ બધા ભરખી જાય છે અને જે અનંત ચક્ર ફરવાનું છે એમાંથી એ મને કોઈ ઉગારો માથું આપી દો શા માટે દુઃખરૂપ જાણ્યો છે આપણે સંસારને દુઃખરૂપ એવો જાણ્યો નથી એટલે પોકાર ઉઠતો નથી નહી રાતની ઊંઘ ઉડી જાય ને તોય થઈ જાય હે મહારાજ હે સ્વામી નારાયણ હે ભગવાન હે ગોપાલનંદ સ્વામી હે ગુણાતીતાનંદ સ્વામી હે જોગી બાપા બચાવો બચાવો શ્રીજી મહારાજ બચાવો દુખરૂપ જાણ્યો હોય તો થાય દુઃખ ક્યાં દુઃખ દુઃખ દુઃખ ક્યાં જણાય To know the false as a false a knowledge. Khota ne, khota jani ટુ નો છે ક્યાં ઓળખાણું છે ખોટું Param સત્ય માનીને પરમ સત્ય માનીને જ મીડ્યા છે એ ભાઈ પરમ ne માનીને જ સંસારમાં વળગ્યા છે ને ગુણાધિતનંદ સ્વામી કે જ્યાંથી ઘડી પળમાં ઉઠી જવાનું છે એ સંસારમાં પાતાળ સુધી પાયા નાખે છે અને ભગવાનના ધામમાંથી ક્યારે પાછું ફરવાનું નથી અનંત સુખમાં વિહોવાનું છે એમાં જીવ જરાય કાંઈ કરતો નથી આના માટે તો કેટલા રાત દિવસ સંસાર માટે ફેક્ટરી માટે જવું હોય તો પાંચ વાગ્યા ઉભો થઈ જાય ભગવાનને અર્થે સત્સંગને માટે ન ઉભો થાય જો છાંટ આવે તો તરત કે હવે કાંઈ નહીં જીવને ક્યાં કરે ઔષધ કોઠે પડી જાય ને પછી કરાર ના કરે ઇફેક્ટ ના કરે અમુક ઔષધો નાખો તો કપાસ ની અંદર બધી નાખે છે પણ એ ઈયળો ને કોઠે પડી જાય યુઝ ટુ થઈ જાય આજની ભાષામાં તો યુઝ ટુ થઈ જાય ખેતી બેઠા ઓફિસર એને ખાઈને ઉલટાઈ ને મજબૂત થઈ જાય પચાવી જાય એમાં આપણે આ દુઃખ સંસારનું છે એના યુઝ ટ્યુ થઈ ગયા અસર જ નથી તમે જુઓ વર્ષો પહેલા ઘટના બની ચીન ની અંદર એવો કઈક હશે પ્રસંગ તો એમને ત્યાં જેલની અંદર વર્ષો જે આજીવન મરી જાય ત્યારે જેનું મળ્યું બાળ કાઢવાનું એવી કાળી કટડીમાં જેલમાં કેદીઓને પૂરેલા તો પછી કોઈ પણ કારણોસર ગમે તે અધિકારીઓને દઈ આવી તો એવા જે બધા કેદીઓ હતા ને એ બધા છૂટા કરી દીધા કે જાઓ તમે તમારે લેર કરો જાઓ જેલમાં જ છૂટે લાગે હે ભયો ભયો થઈ જાય પણ અઠવાડિયામાં બધા કેદીઓ પાછા આવ્યા એ કે અમે ત્યાં શું કરીએ અમને આનંદ જ નથી આવતો અમને કોઈ પણ હિસાબે અંદર હોય આટલું હોય થોડું અંધારું હોય આવું હોય તો અમને ફાવે છે અમને પ્રકાશ ફાવતો નથી અમને સૂર્ય પ્રકાશ ફાવતો નથી અમને ખુલ્લું ફરવું અમને કંઈક વિચિત્ર અનુભવ થાય છે તો પાછા જેલમાં લેવા પીડ્યા આ ઘટેલી ઘટના છે બોલો તમને એમ લાગે કેદ માંથી છોડી દે તો માણસો રાજી થાય આ રાજી ક્યાં થયા દુઃખ કો જીવ હામોથી પાછો ઘરે છે અમને ત્યાં નહીં ફાવે એમને અહીંયા ફાવી ગયું છે નથી એવું આ ચિન્ના કેદી એ બીજા કોઈ આપણે બધા ચાલો એ કદાચ તમને ગળે ન ઉતરે અથવા તો લાગે પેલું તો એ ઘટના કહું એક જણો રેલવે આખી જિંદગી ન કરી નિવૃત્ત થયો એટલે પછી તો એને જવું પડે દૂર એના કોઈ પોર્ષ એરિયામાં કે કોઈ શાંત એરિયામાં એનું મકાન છે એને ઊંઘ જ ના આવે કારણ કે ત્યાં ખડક ખડક ખડક ખડાક ખડક કાંઈ અવાજ જ ના આવે તે અવાજ ના આવે તેને ઊંઘ જ ના આવે પરમ શાંતિ એને વિક્ષેપ કરવા લાગી તો રેલવે સ્ટેશન આવીને શું બોલો હવે ત્યાં આવે ને સુવે અને ખરાક પરડા ખરાક પરડાઈ જાય બોલું એટલા ધાવા એટલે પછી એને ટેપ રેકોર્ડ માં અવાજ રેકોર્ડ કરી લીધા ખટાક ખટાક ખટાક ફટાક ખર પછી ટેપ રેકોર્ડ ચાલુ કરે પ્લે કરે કેસેટ અને એનો અવાજ સાંભળે અને સુઈ જાય અને પછી એની પત્ની બંધ કરી દે હોઈ જાય ને એટલે બંધ કરી દે આપણે અમદાવાદમાં ગંધારી મિલ છે ગંધારી મિલ છે તમે જોયે છે કે નઈ હે હવે એમાં પેલા ગ્લુકોઝ બધી અમુક વસ્તુ ક્યાંક ફ્રૂટ માંથી મકાઈ ને એમાંથી બધું કાઢતા હોય છે તો એને બાફીને બધું કાઢવાનું હોય પછી બધું પીડ્યું હું તો બે ત્રણ વાર એની બાજુમાં નીકળેલો પણ માથું ફાટી જાય આપણું એટલું ગંધ મારતું હોય ખરું ને હવે મિલમાં કામ કરે છે એને ગંધ આવે અને ગંધ આવે તેમાં નોકરી કરે એને ફાવી ગયું કે નહીં આપણને ફાવતું નથી બસ એમ આપણને આ સંસારની ગંધમાં દુઃખમાં રહી રહીને એવું ફાવી ગયું છે કે બહાર નીકળવું પડે તકલીફ થાય છે ગટરના કીડા ને ગટર લઈ લો તો મરી જાય એમ ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે કેવી રીતે ખારા રે જળનું માછલું ભાઈ મીઠા જળમાં મરે પ્રે મરો સુ ના ઉઠરે માછલાનો ભોગી હોય લોકતા ફળ પણ ચાચના ભરે આવું છે ભાઈ એટલે પોકાર ક્યાંથી ઉઠે જયારે દુઃખરૂપ સંસાર મનાય ત્યારે એ સાંભળજો સાંભળું છે સાંભળવું છે એ ભાગ્યશાળી હોય ને એને જીવનમાં દુઃખ આવે એટલે બોલો એટલે મેં પેલા કીધું સાંભળવું છે હા તમે માનશો જ નહીં કે જેને દુઃખ નથી આવતું એ ભાગ્યશાળી છે એના જેવો કોઈ દુર્ભાગ્ય નહીં જીવનમાં ભાગશાળી જીવનમાં દુઃખ આવે આપણે એને માનીએ છીએ કે જેને દુઃખ ના આવે એ ભાગ્યશાળી ભાઈ જેને દુઃખ જીવનમાં ના આવે એ ભૂલા પડી જાય એ ભૂલા પડી જાય જેમ પૈસાનો વરસાદ થાય જેમ બધી સુખ સાબી મળે જ્યાં હાથ નાખે હવળું પડે ભગવાન ઓછા સાંભળે ભૂલાવા માંડે પણ જેમ દુઃખ પડે એટલે કુંતી માતાએ ભાગવતના પ્રારંભમાં જ ભગવાન કૃષ્ણ પાસે માગ્યું તું જો રાજ્ય થયો હો કૃષ્ણ બાપ દીકરા તો મને પગલે ને પગલે દુઃખ મળે લે બાપ ભગવાન કૃષ્ણ માથે હાથ ફેરવા મેળા ફૈબા ફેબા તમે આવું તો કે રડતા રડતા કુંતા માતા કહ્યું કે બાપ જયારે જયારે દુઃખ પડે છે ને ત્યારે ઉઘાડે પગે તું દ્વારકા થી અમારી પાછળ દોડી આવી ઉભો રહી જશો અને જયારે સુખમાં ગોઠવાઈ જાય છે તરત કહેશો હવે મારે દ્વારિકા જવું છું વાત સાચી છે છોકરું દુઃખી હોય ત્યારે માલતર ખોળામાં લઈને જ બેસે ઘોડિયા પાસે જ બેસે અને છોકરું રમકડામ રમવા માંડે અત્યારે રસોડામ જતી રહે ઓફિસે રજા મૂકીને તમે બાબલા પાસે જ બેસો કેમ બાબલો દુઃખમાં છે દુઃખ ભાગ્યશાળીને આવે છે આ બધું કઈ મને પૂરું સમજાઈ જાય છે એવું નથી પણ થોડુંક તો સમજાય છે થોડુંક તો સમજાય જ છે હા દુઃખ ભાગ્યશાળીને આવે છે કારણ કે દુઃખ ઘડે છે લોખંડ ગરમ થાય ને અથોડા પડે ત્યારે જ ઘાટ બને ને આ એમના આવી રીતે સરસ મજાનો આ એમનામ કઈ તપે નહીં અથોડો અડે નહીં ત્યારે કેવું લીસું છેડામાંથી નીકળ્યા વગર આવું થાય આ ઓલે આપણે આપડે લોખંડની ફેક્ટરી આ બે માલિકો બેઠા છે તમારે હું ગયો છું એકવાર મને લઈ ગયા છે આપણે પાસે ન રવાય એટલી હીટ હે ને કેટલી બારસો ડિગ્રી ટેમ્પરેચર હોય એમાં લોખંડની લાટા જેવી ભાગ્યશાળી ના આવે દુઃખ ઘડે દુઃખ જગાડે જાગતો રાખે સુખ સુડાય આમ બે જેટલી બારીઓ એટલા એર કંડિશન નાખ્યા હોય ઓ ભલો માળા ફેરવવા બેસે ના ના સાચી વાત છે વરસાદ કરો મારા વાળા વરસાદ હવે એસી માં ટેટો સુઈ ગયો શું કેમ પ્રાર્થના કરે અમારે ઉઠી કે વરસાદ બહુ પડી ગયો લગે છે દુખ જગાડે દુખ ઘડે દુખ માણસને તૈયાર કરે પરિસ્થિતિ સામે ફેસ કરવાનું ફાઇટ કરવાનું દુખ તૈયાર કરે ઘડે અને જો બહુ દુઃખ બડ્યા હોય ને એટલો બધો તૈયાર થઈ ગયો હોય ને ગમે તે પરિસર માંથી કાઢી નીકળી જાય તૈયાર થઈ જાય અને દુઃખ સાચા ખોટાનું પારખું કરે આપણું કોણ ને આપણું કોણ નથી કર ખબર પડી જાય માગો ત્યારે માથું માગી લેજો જરૂર પડતી પાંચ રૂપિયા ના જાય આમ તો કેતો માથું માગી લો તારા માથાનું શાકભાજી કરવી અમારે અરે રૂપિયા દે માથું માગી લેજો માથું માગી ના ખરીદી કરી સ્ટોર માંથી બધું પેક કર્યું જેવું બિલ ભરવાનું થયું ત્યારે ખિસ્સામાં હાથ નાખ્યો તો પાકીટ ઘેરે ભૂલી ગયો હતો હવે શું કરવું આ સામાન લઈ જાવ જરૂરી છે ન લઈ જાવ તો ઘરના વારો કાઢી નાખે હવે આ કઈ સમજાવું સમજાવે ને બૈરાને સમજાવવાની કોશિશ જ ન કરાય હાથ જ જોડાય હવે એ સમજા સમજા હું પાકેટ ભૂલી ગયો પૈસા ના રહી ગયા એ એક વાત તમારી સ્વીકાર જ નહીં કે તમે ખોટું જ બોલો તમારે નહોતું લાવવું એટલે જ હું એટલે બધું પેક કરાવી દીધું પણ પોકેટ ઘરે રહી ગયું એનાથી બાજુમાં પાંચ ડગલા ક્લોઝ ફ્રેન્ડ છે તો એને જઈને વાત કર્યો ત્રણ હજાર રૂપડીમાં શું જઈને વાત કરી ઓહો શું છે ફ્રેન્ડ આવી રીતે મુસીબત છે ત્રણ રૂપિયા અત્યારે પોકેટ ઘરે ભૂલી ગયો છું આવું થયું યાર ભૂલી ગયો ઘરે આલે પાંચ રૂપિયા રિક્ષા બાંધીને લઈ ये तो दुख मित्र आ कौन, कौन खबर पड़े, पड़े।, पड़े। बाकी तो बदाय सामने कैंसे बराबर बीह पड़े ने तरह एक बोनारी कई खबर पड़े दुख तो बहुत सारू ખબર પડે દૂધ દૂધ પાણી પાણી કરે ધીર ધર્મ મિત્ર અરુ નારી આપી હે ચારી તુલસીદાજી લખ્યું છે ધીરજ નહી ધર્મ નહી પત્ની નહી નારી મિત્ર ને નારી આ ચારેય ચીજ તુલસીદાજી કહે દુઃખ પડે ને ત્યારે જ ખબર પડે કે કોણ કોના છે દુઃખ વિકાસ કરે પ્રગતિ કરાવે દુઃખ નવા રસ્તા વિચાર આવે દુઃખ પડે ત્યારે દુઃખ ન પડે તો નવા રસ્તા નહીં વિચારે નવા રસ્તા વિચારે ગાંધીજીને આફ્રિકાના મેરીસબર્ગસ રેલવે સ્ટેશન ઉપર જો આફ્રિકાના એક ગોરાએ ફેંકી ન દીધા હોત ફર્સ્ટ ક્લાસમાં ગાંધીજીની ટિકિટ હતી પણ ગોરાઓ ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી શકે એ સિવાય કોઈ બ્લેક સ્કીન કોઈ ફર્સ્ટ ક્લાસમાં ન બેસે ટિકિટ લઈને પણ નહીં અને ગાંધીજી ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધેલી ને બેઠેલા અને એમાં ગોરો આવ્યો પ્રવાસી ધક્કા મારીને સૂટકેશો સામાન લઈને બધું કડ કડ કડ કડ કડ કડ કડકડતી ઠંડીઓ આ બોલ્યો ને એવી ઠંડી અને રેલવે સ્ટેશન ઉપર નાખી દીધા સૂટકે છે આમ પડી ગઈ બધી વસ્તુ આમ પડી ગઈ ગાંધીજીને ઘોર દુઃખ થઈ ગયું આટલો બધો રંગ થયો એક પણ વસ્તુને આઈડિયા નહીં કોટને ઓઢવાના પહેરવાના એમ કડકડતી ઠંડી ઘણા વિનંતી કરી કે તમે લઈ લોઢી લો ના આ વસ્તુ આમ નમ જ રેવા દઈશ હું આની સામે લડીશ શા માટે આવું કર્યું હું માણસ નથી અને એક આટલું દુઃખ પડ્યું અને એમાંથી ગાંધીજીના આઝાદીનો મંત્ર મળ્યો ભારતના રાષ્ટ્રપિતા બની ગયા આખો નવો રસ્તો મળ્યો ગુરુદેવ આપણા શાસ્ત્રીજી મહારાજ જુનાગઢમાં મહંત થયા પગલે તકલીફો અંદર હિમાલય અને હિમાલય ન ગયા હોત તો ગુરુકુલ નવો મંત્ર ને રાહ હજારો મોક્ષ પથ દર્શક એવું આ યુવાન ભાઈઓને સંસ્કાર પૂરતો અને અમારી જેવા યુવાનોને ભગવી કંથા પહેરાવનારો આવો માર્ગ ક્યારેય પ્રસ્તુત થયો दुख मानस ने नवो विकास नवो रस्तो, प्रोग्रेस दुख लई आए ध्रुव जी ने जो यता मेणु न मरू होत तो ध्रुव घर छोड़त नहीं मन में जात नहीं आने भगवान साक्षात्कार थाय तप ने नाम स्मरण करत नहीं नरसिंह मेहता ने एनी भाभी हड़दूत न कर मेणा न मरिया होत તો નરસિંહ મહેતા ઘર છોડત નહી અને મહાદેવ સાત દિવસ સુધી અનસન આપ્યું ના હોત અને પૂજ્ય થઈ ગયા એ ક્યારે થયા દુઃખ ઉપયોગી છે સાંભળજો સાંભળવું છે ને સાંભળવું છે પણ દુખ ઉપયોગી છે પણ એમાં ત્રણ દુખ ભયંકર છે મારે આ બધું કઈ વાત તો એક જ આમ નખના આંગળા જેટલી છે ને આટલી રાયના દાણા જેટલી જે ટોપિક છે ને એ સમજાવવા માટે જ હું આખી આ યાત્રા કરું છું એમાં ત્રણ દુઃખ ભયંકર છું એક દુઃખ શારીરિક દુઃખ બાહ્ય ગમે તેટલા દુઃખ હોય ને આપણને અપમાન કરે કોઈ ઓફિસો માંથી કાઢી નાખે નોકરા બોકરા જતા રહ્યા બધું જતું રહી કઈ વાંધો ની બૈરાવી બધું બીજા દુઃખ નથી છે પણ એટલું નહીં શરીરનું દુઃખ એમાં શરીરનું દુઃખ એટલે રોગ એક દબાવીને બીજો થાય બીજો દબાવીને ત્રીજો થાય જેટલા રોગ આવે આવા નામ જ ના લે કઠે દ્વારકા પીડ્યા ડોક્ટર ની કારી ફાવે ને દવાઓનો કોઈ રેજિસ્ટન પાવર હામો થાય પણ કઈ દવા અસર કરે નહીં એવા રોગ થાય એવા રોગ થાય ખાઈ ના શકે કામ કરી ના શકે માણસ બધી હોય પણ નરવું હોય તો મને મારી પણ ઘણી વાર એસી એસી નેવું નેવું વર્ષના ભાભા થઈ ગયા હોય અને મારી આગળ દુઃખ ગાય ત્યારે હું પેલું પૂછું શરીર કેમ છે ઘોડા જેવું છે તો દુઃખ શું છે તને વાપરવા પૈસા જોઈએ એટલા ખાવા પીવાનું બહુ સારું તો દુઃખ શું છે તને માની લીધું છે ગમ્યો હોય ને ત્રાસી જાય કાયર થઈ જાય જયારે જાય ત્યારે ડોક્ટર વાટ લઈને બેઠો હોય વાટ લઈને બેઠો પગ કાપે હાથ કાપે આ કાપે નસ કાપે નખ કાપે વયલું કાપે માથું કાપે ડોક કાપે કાન કાપે નાક કાપે ત્રાસી જાય માણસ એ કઈ મારે વાત બીજી કરવી છે પણ સમજાય છે ને કે શરીરનું દુઃખ ભયંકર છે બીજા બધા દુઃખ બધા પાર કરી શકાય આની આગળ માણસ કાયર થઈ છે બીજું દુઃખ છે ગરીબાઈ પૈસો ના મળે ખાવા ના મળે વ્યવહાર સચવાય નહીં પહેરવા મળે નહીં છોકરાઓનો પાર નો હોય ખવડાવવું શું હા હા પેટનો ખાડો ન પૂરાય દવાના પૈસા ના નીકળે એક બાજુ રોગ હેરાન કરે એક બાજુ પૈસો નહીં એ જેને દુઃખ પીડ્યા હોય એને પૂછજો કેમ થાય ભાઈ વાત તો સમજાય છે ને હૈસો ગરીબ અતિ સામાન્ય નહી કરુણ ગરીબી એના જેવું કોઈ દુઃખ દારિદ્ર સમ દુઃખ નહીં જગમાં એ તુલસીદાસજી લખ્યું છે ભક્તિ માતા રોય પીડ્યા હતા ને પિતા ધર્મદેવ પાસે પતિદેવ પાસે એમના ઘરમાં કાઈ નથી હું તમને શું ખવડાવું પણ કાઢી નાખીએ પણ રડી પીડ્યા જગતના માતા પિતા એ બધા આવી રીતે તપ કર્યું ને ત્યારે આજે આપણે શિખંડ પૂરી થાય છે રસ શરીર નું દુઃખ ભયંકર ગરીબાઈનું દુઃખ ત્રીજું દુઃખ પરિવાર નું પીળું રેવાય નહિ નોખું પડાય અને કોઈ સોલ્યુશન એમાંથી નીકળે જ નહીં પ્રોબ્લેમ સોલ્વ થાય જ નહીં રસ્તો મળે જ નહીં તમારે એવું વાંકું પડે ને એવું ગુંચવાય માથા તોડી નાખે લાકડીઓ લઈને આવે ગામ ધજાગરો કરે બહાર કહેવાય દે ને છે ને આપણે શાસ્ત્ર કે હાથડે થયેલું ગુમડું કોને બતાવવું હોય બાપા ગુજરી જાય પછી જો જમાવટ થાય ત્રણેય માંથી એકાદું આવે ને તોય માણસ ત્રાસી જાય ને જેમાં ત્રણેય જેને ભેડા થાય એ ભાગ લાગે છે ને વિચિત્ર વાત વિચિત્ર લાગે છે ને હા પણ હું એટલા માટે કઉચી ભાગશાળી એટલા માટે કે આવું દુઃખ આવે ત્યારે ભયંકર નાસ્તિક માણસ હોય ને તો હનુમાન ચાલીસા કરવા માંડે કેવું આ મારે તમને કેવું હતું બીજું કઈ કેવું નતું આવા ભયંકર દુઃખ ત્રણ હપટમાં લઈએ ગમે તેઓ ટોચ નો હોય ને કશાને ન માનતો હોય મંદિરે મંદિરે જવા માંડે ઘણા જોયા છે અને સાધુ ભાઈ નથી પગમાં પીડ્યો નથી અહીંયા વળી કઈક ભગુતિ દઈ દે કઈક આશીર્વાદ મળી જાય ને આમાંથી જો પાર થવાય એ તો જેને આવ્યા હોય એને ખબર પડે ભલ ભલા નાસ્તિક માળા મંડે કરો હનુમાન ચાલીસા મંડે જય હનુમાન જ્ઞાન દુખ લઈ યાર અને એમાં જો ઘણા યુવાની અવસ્થામાં ઝીલી જાય પણ જેમ જેમ અવસ્થા થાય જીવનની સંધ્યા ઢળે ગટ પણ આવે ભલ ભલા ભૂકા કાઢી નાખે હોય અને ગમે તેઓ હોય ને આસ્તિક થઈ ગયા અરે તમે આ સમાજમાં જવો ને બહુ એવા સુધારાવાદીઓ થયા અને બહુ સમાજમાં ફેમસ પણ થયા એવા તમને કેટલાક લાંબા લિસ્ટ તમે જેને જાણો એની વાત કરીએ આ કવિ નર્મદ સુધારાવાદી સમાજના ભલે સારા કામ કરે એનું ખોટી ના નહીં પણ જેમ જેમ ઘરડા થયા ને પછી એને જે ઉદ્ગારો લખ્યા છે નર્મદ કહે છે મેં સમાજ સુધારાની બહુ વાતો કરી પણ મેં મારા આત્માને સુધારવા માટે કાંઈ કર્યું નથી કરવા જેવું રહી ગયું છે ચર્ચિલ ઇંગ્લેન્ડ નો એક બીજા વિશ્વયુદ્ધમાં આખા યુરોપ બહાર કાઢનારો ભડવીર મુત્સદી એ ચર્ચિલે એમ કીધું છે હાય રે હાય છેલ્લી અવસ્થા મે મારા આત્માને માટે કશું જ કર્યું નથી વિન્સ્ટન ચર્ચિલ નેપોલિયન બોનાપાટ સેન્ટ હેલેના ટાપુ પર છેલ્લે બોલે છે આઈ હેવ નેવર સીન સિક્સ હેપી ડેસ ઇન માય લાઈફ નેપોલિયન બોનાપાટ ઓ માય ગોડ મે જિંદગીમાં છ પણ સુખના દિવસ મેં જોયા નથી છેલ્લે પાઘડીનો વળ છે તમે જોયું એને ભગવાન પૂર્ણ કુદરતી કલયું કે હાજો નરવો જ રાખે આ બધા જે વાતો કરનારે છે તમે જોજો નાના મોટા ફોડલા થાય ને કોઈ એકાદ ઓપરેશન આવી જાય કે શરીરના દુઃખ નથી મેં કયા ને એવા શરીરના દુઃખ એને ન હોય નરવા ચીભડા જેવા તમારે જોવા નરવા વઘેડા જેવા હોય એના શરીર તમે જોયા હો મારું નામ નથી ગણાવવા પણ આ બધા જોયા એવા ટપરાબંધ શરીર અને તમે એવા કેવા તમે જોવા તો રાજાનો કુંવર જતો હોય એવા ઈ શું કામ વળે જેમ નિંદા કરે ઠાકોરજી ને એમ નરવા થાય બોલો આ નાળિયેરી છે ને એમ જેમ મીઠું નાખો ને સોલ્ટ નાખો ને એમ નરવા થાય નાળિયેર બીજાને તમે નમક નાખો બળી જાય નાળિયેળે હુંડલા માટે મીઠું નાખવું પડે દરિયાકાંઠના કિનારે હોય તો નાખવું પડે અહીંયા નાળિયેરી ઉછેરીએ નાળિયેર સારા જોતા હોય તો ટોપલો ભરીને મૂળિયા મીઠું દાખવું પડે સોલ્ટ ત્યારે નાળિયેર મીઠા થાય એમ આ જેમ નિંદા કરે ઈશ્વરની મંદિરની ધર્મની સાધુઓની ગુરુઓની આ બધી ત્યારે એ બધા નાસ્તિકો રસના દિવસે નર્મદા તુંબડા જેવા થતા જાય શરીરના કોઈ રોગ હોય નાના મોટા પણ કાઇ જાય એવા એક એવા રોગ ન હોય ન હોય પૈસઠ ટકે સારામાં સારી નોકરી કાંઈ સરકારનું પેન્શન બહુ સારામાં સારું અને કાંઈ એકાદ દીકરો ભરી એવી લાઈન ઉપર ચડી ગયા હોય પૈસાનો વાંધો ન હોય અને ત્રીજું પરિવારમાં કોઈ વાંધો નહીં બે જીવતા રહીએ સારી રીતે ગોઠવાઈ જાય કોઈ વાંધો એટલે એ પોતાની જાતને એમ માને છે કે અમે વિવેક બુદ્ધિ થી જીવ્યા એટલે અમે ભાગ્યળી છીએ ચૂકી ગયો તારા જેવો કોઈ દુર્ભાગી નહી કોઈ દુર્ભાગી નહી તારા જેવો એ તું વળી ન જાય એટલે તને કલ સુખી રાખ્યો છે બસ ના એ એ પોતાને સારું માને છે પણ એના એના જેવો કોઈ દુર્ભાગ્ય નહી ભાગ્યશાળી સમજો અને મહાભાગ્યશાળી જાગી જાય એ મહાભાગ્યશાળી બાકી દુઃખ તો બધાને આવે છે કુબામાં ના બધા રહેનારા હોય એને દુઃખ ન હોય પણ જાગે પણ દુખ આવે એટલું જ ભાગ્ય નથી દુઃખમાં જાગી જાય એ મહાભાગ્યશાળી છે મહાન ભાગ્યશાળી છે ધ્રુવની જેમ કોઈને પોતાની અપરમાતા નહીં મેળા માર્યા હોય નરસિંહ મહેતા ને જેમ ભાભી કોઈને નહીં ટોણા માર્યા હોય જાગે એ મહાભાગ્યશાળી છે जागी जाी हरी हरी, भाग्य दुख दुख में जागी जाऊ जागी जाए, महा भाग्य नानो यो जाए।, जागी जाए। अने भगवानी तरफ होली जाए वाह प्रभु तेज बाड़क होने आड़वितर हो तो माँ ने टापली मरी सीधे रस्ते लई आवे एम प्रभु तेरे टापली मरी लाया छो आ, आ दुख एम जाए महाभाग्य शावे जागवा ये बात शंकराचार्य जी करे जगाडवा हम श्लोक आयो नली दलगत जलम अति तरल એમ આ પ્રભાત છે જાગવાની વાત છે લખ્યાદાર જ આવે નલિદ જલમ અતિ તરલમ તદ્વત જીવત અતિશય ચલમ વિભિમાન ગ્રસ્ત લોક શોક હંચ ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ગોવિંદ ભજ મૂઢમતી હે ગોવિંદ શંકરાચાર્ય જે જગાડે છે જાગો શું જાગવાનું ઈચ્છે છે વિધિ વ્યાધિ અભિમાનગ્રસ્ત લોકમ તો શું છે વિધિ વ્યાધી વ્યાધી એટલે શરીર ના રોગ જો ગણાય પેલું મૂક્યું સાહેબ આ સંસારમાં શરીરના દુખ ઓછા છે રુવાડે રૂવાડે બબે રોગ છે નિષ્કુળાનંદ સ્વામી કુલ સાત કરોડ રોગ છે એક એક રૂવાડે બોગ આપણા શરીરમાં છુપાય છે ઠાકોરજી દયા કરીને દબાવે છે મિનિટ માટે આવે આપણા ભૂખા નીકળી જાય કેમ એક જ ખાલી નખ નું નયું મારે આંખ ઉડી જાય આખી રાઈઘ નો આવે કેમ થાય નખ પાક્યો છે કેમ થયું આખી આંજળી થઈ હોય કેટલી મગના ફાડાની દાળના દાણા જેટલી આંજળી હોય કામ આમ કરીને બેઠો એક એક મુલાકાત એક એક મિનિટ આવે દુકાન નીકળી જાય ને અરે ભાઈ શરીરના રોગ તમને ન આવ્યા હોય તો કઈ વાંધો નહીં જનરલ વોર્ડ સિવિલ ના હોય ને એમાં કેન્સર વોર્ડ અને જનરલ વોર્ડમાં મઈને એક વાર આટો મારી આવ્યા હોય છે ભાઈ ઓડ્યા હોય છે કેન્સરમાં અહીંથી કાફી નાખ્યા હોય જળવા ખાંડા વાળી દીધા દહકા લેતા કેવા કેવા દુઃખ રામ રામ થઈ જાય જાવું જ જોઈએ આંટો મારવા ખરેખર જવું જોઈએ તરત ખબર પડી જાય કે જે શરીર ને હું પોણો પોણો કલાક સુધી મોંઘા મોંઘા પચાસ રૂપિયા એક ગોટો આવે એવા સાબુ થી મિલમલ મિલમલ મિલમલ મિલમલ એ આ છે એટલું જો ઠાકોરજી ને અભિષેક શરીર જોવાનો જુદો સારું છે આંખ ધોવાનો જુદો નાક ધોવાનો જુદો નથી આવ્યો ચંદ્ર રોડમાં આ જો બધું જોવે આ બધી ટક્કર સમાજમાં થાય છે શાની છે કયો અભિમાન ની હું રહી ગયો હું કેમ પાછળ હું આગળ મારી પાસે સત્તા હોવી જોઈએ હું સૌથી સિનિયર થયો આ બધા તો પછી આ બધું અમે કર્યું આગળ ચડી ગયા રહી જાય તો બીજો કરે કરવા જ નતો હું એ કરું નહી બીજા ન કરવા દો ક્યાં મારો જન્મ જ એના હાટું છે આમને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કેતા કે આ હું છે ને એ પાકેલા ગલકા જેવું છે આમ લટકતું હોય ને શિયાળીઓ ભૂખ્યું તો નીકળ્યું એને આ ફળ ખાધા જેવું છે છલાંગ મારીને પેકડ્યું દાંતમાં હલવાય રહ્યું આમ આમ લટકી રહ્યું વાડી વાળો આવ્યો શેરડી આ જ કાપે હું એલું જ ભીખારું બિચારું ભૂખ્યું જુને આથી નીકળ્યું શેરડી તો બીજા શિયાળીયા કાપી જતા મારી મેં આનો વાહો ભાંગી નાખ્યો પણ આ ગલકું હું એમાં જાળીમાં ભરાઈ જાય પછી છૂટે નહીં ધોકા જ પડે હમણાં એક જગ્યા એ છે ને એવું થયું એને ગાડી પાર્ક કરવાની બરાબર તો બંગલા વાળો અહીં નહીં પેલો કે સુકાન નહીં નહીં કરવાની હું સુકાન ના કરું આ આ સરકારી જમીન છે તમારું તો છે નઈ પ્રાઇવેટ તો લાગુ પડતું નથી તમારી હોય તો હું ના કરું સરકારી જમીન છે હું અહીં મૂકી શકું પેલો કે સરકારી હશે પણ મારા મકાન સામે મને નડે છે એટલે નડે છે તારો પ્રશ્ન છે બાકી હું બાજુમાં પેલો ઉપર ભી યોગ્યો ઓલો જેલમાં ભી યોગ્યો બે પરિવાર ઉજળી ગયા લ્યો સેન્ટ ટક્કર માંથી હું બાકી ના રહ્યો હું મૂકી ગયો તો પરમ નિરાશ લ્યો બોલો બધા કામ સરળતાથી થાય પણ હું મૂકે તો બધા જ કામ સરળતાથી થાય હું મૂકે હું મૂકી દેવાનું મત બધું સીધું થાય અભિમાન ગ્રસ્ત લોક શોક હતમ ચજ ગોવિંદ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે આ એટલા માટે જાણવું છે કે આ બરાબર માઇક ચાલે છે આ મને સંગીત નો ટ્યુન આઈખી મળે ને તો મારા ઉપડે જ નહીં હું ગમે તેમ કેવી પડે એવું કામ કરે છે કૃપા વગર નો થાય એને હરકું કરે ત્યારે હરખું થઈ જાય બરાબર કોઈ નું હાલે ઠાકોરજી નું જ હાલે એ કે ભાઈ હરકું બધો બ્રહ્માંડો એને ઈશારાથી ચાલે છે આ થોસરું લાવવું એમાં એને શું છે અજે ગૌમ હજ ગૌમ ંદ મૂઢ મતે આ સંસાર અભિમાનગ્રસ્ત છે રોગગ્રસ્ત છે અને શોક હતામ એટલે દુઃખ મૂળ છે શોક નું મૂળ છે દુખાલય છે પુસ્તકાલયમાં પુસ્તક મળે ઔષધાલયમાં ઔષધ મળે એ હિમાલયમાં હિમ એટલે બરફ મળે એમ સંસાર દુખાલય છે એમાં દુઃખ જ મળે સભ્ય થઈ જાય એને એ જ મળે ભાઈ દુખાલયમાં દુખ જ મળે के दीक दुख दीक दुख घरवाड़ा दुख घनी दुःख पाड़ोशी दुःख ऑफिस बॉस न दुःख क्या क्या दुःख गणवा भयंकर दुख जी। जीवता है दुख मरी न दुख ए, थोड़ो पार आए मरी जाए भाई पार् टू समय पेलात करू चुना एक बापना त्र दीक बने लगी घटनाओं नजर पर नाम ठाम अपाय नहीं ना गाड़ा नु कह 25 वर्ष पेला एम बापू गुजरी गया था गुजरी गया ऑफ थी गया था मरी गा के पचीस वर्ष पेला मरी गया था। એમાં 25 વર્ષ પછી હવે કઈક એના ઘરે માંગલિક કે કઈ એવો પ્રસંગ આવ્યો છે અને હોમ હવન કઈ કરતા હશે અને પચીસ વર્ષ પહેલા ગુજરી ગયેલા બાપ પરિવારના એક સભ્યમાં પ્રવેશ કરીને ભાઈ રડે રડે રડે માથા પછા એટલે કે તમે કોણ છો હું આ તમારો બાપ અરે રોવે રોવે રડે રડે કે મારી પાસે તમારી પાસે છે પણ મેં કોઈ હરિ નામ લીધું નહીં કોઈ સત્સંગ કર્યો નહીં કોઈ દેવ મંદિરમાં ક્યારેય ગયો નહીં મારી આવી ભૂંડી દશા થઈ છે પ્રયત્ન થઈને ભટકું છું બે ભાઈ એ રડતા રડતા પાછો કે એ મેં પચી વર્ષથી ખાધું નથી પચીસ વર્ષથી પાણી પીધું નથી મને પાણી ભાવ મને પાણી ભાવ મને પાણી પાવ તે આના બે ભાઈ જે બે દીકરા હતા ને એ તો આપણે સામેનાય ને સત્સંગી એ કહ્યું એની ઉંમર પંચાવન વર્ષની એવો કલઠ કે કોઈ મંદિરે જાય નહી રામજી કૃષ્ણ મંદિર કે સામીનારાયણ મંદિરને છોડો માતાજીને મંદિરે હનુમાનજી ડેરીએ નહીં ક્યાંય ન જાય એની ઘરવાળી હજી બેઠી હોય કઈ જવાનું થાય તો એ આગ્રહ કરે તો એને તું જઈએ એ ગાડી ને બેસે મંદિરની બહાર કોઈ મંદિરમાં ન ભાઈ આ પરિવારનો મામલો હતો જ બેઠો તો હોય અને એના હગા બાપે જે વર્ણન કર્યું કે મેં વજન કર્યું નહીં સત્સંગ કર્યો નહીં મેં આ કાયમ કર્યો આજે હેરાન થાય પાણી પાવ મને પાણી પાવ પછી વરેથી કાંઈ ખાતું નથી પછી વરેથી પીતું નથી મારે પીડા મારી પીડા હા હા જે એના દુઃખો વર્ણન કર્યા એક કલાક રેડિયો ઓલ ત્રીજો માનતો નહોતો ને ધડધ સત્સંગી થઈ ગયું ધડ પૂજા સ્વામી નારાયણ અને એના બે ભાઈ જૂના સત્સંગીઓ હતા એના કરતા આગળ નીકળી ગયો એકાદશીઓ કરવી લસણ ડુંગર એડવા કોઈ પેલો નહીં દેવ મંદિર આપણે જાઓ ની વાત ધોન કરો ભજન કરો કરવા જેવું કારણ કે નજર સામે તારા બાપ ને ગોપીચંદ બેટા આ હોના લાટા જેવું તારું ઉજળું શરીર છે એ તારા કરતા તારો બાપ આથી રૂપાળો હતો એને મેં મારી નજર સામે જમદું ઢળીને લઈ ગયેલા જોયો છે એટલે મને તને શરીર આ બધું જોઈ અને રડવું આવે છે સાચું કઉ તો દુઃખ છે તું જંગલમાં ભીઓ ભજન કરવા મારે મોકલવો છે ગોપીચંદ લીધો તમે જાણો છો ને એની માતા કે હું દુઃખ ભોગવી લઈશ મારા સંસારના પણ બેટા તું ભજન કરીને હરીને પામી જાય અરે આ માતાઓ કઈ મૂર્ખ હશે ભાઈ અને જનારો કઈ મૂર્ખ હશે ગોપીચંદ વિચાર તો કરો રેશનાલીસ તમે કેટલાક મામૂલી નથી ઠેકડા શું મારો છો ત્રણ ટકાથી વધારે કોઈ એવા નથી સત્તાણું ટકા લોકો ક્યાંક ને ક્યાંક આસ્થા ધરાવે છે હા વેમ અંધશ્રદ્ધા એના આપણે ઘોર વિરોધી છે આપણા ઈષ્ટિવ ભગવાન સ્વામિનારાયણ નંદ સંતો એ બધા વિરોધી છે અંધશ્રદ્ધાઓ જે બધી કરવી એ બધી વિરોધી છે એનો પરમ આદર થવો જોઈએ ભજન કરતા થઈ ગયા બો કેમ હવે એને તમે પૂછો કે આ બધું ખોટું છે એ માને માને ભાઈ પછી હવે ભૌ સંભવ ભીતિભેદન સ્તોત્ર હતું એનું જયારે આપણે પ્રવચનો ચાલતા હતા એમાં મેં તમને એક મારી વાત કરી હતી તમને સેજ યાદ હોય તો કે હું અનુષ્ઠાનમાં હતો ચૈત્ર મહિનાના અને ચૈત્રના આસોના અનુષ્ઠાન હોય ત્યારે રૂમમાં જ રહું બહાર નીકળું નહીં અને અંદર અનુષ્ઠાન કરતો પછી બહાર જે ગેલેરી પડે છે એમાં રાત્રે શું એ રાત્રે સૂતો ત્યારે ભટકતી આત્મા મારી સામે આમ આવી ઊભી એટલી મેં તમને વાત કરેલી છે रोचक है क्या कही सकते ते मो के भटकती आत्मा प्रेतात्मा कई हूँ के स्वाभवे અને હું આ છાતી હાથ મૂકીને કઉ છું ખોટું નથી કહેતો મારા ખોટું પછી કોઈને મિસગાઈડ નથી કરવા પણ હું એટલે હાથ જોડીને કઉ છું કે આ બધું પરમ સત્ય છે હરી ન ભજ્યા સાચે ભાવથી જો આ ન કર્યું તો પ્રેતન્યો ભટકવાનું આ બધે મહાદુઃખ દારૂણ દુઃખ છે માટે ભલા ભગવાન ભજી લો ભગવાન ભજી લો ભગવાન ભજી લો એ સિવાય બીજું કઈ કેવું નથી આપણે આપણે પણ વહેમના ઘોર વિરોધી છે ભૂતને નામે તું થતા હોય તો એને પેલા આપણે વિરોધ કરી અને જેટલા સમાજમાં ખોટા થાય છે તેનો આપણે વિરોધ કરીએ જ છે પણ જે પરમ સત્ય છે આ પાછળ કહેવાનો મિનિંગ એટલો જ છે કે બધું જ છે ભૂત પ્રેત પાપ કર્યા હોય તો થાય પુનર્જન્મો છે ભટકતી આત્માઓ પણ છે આજે આ ક્રાંતિઓને આ બધા છે અમે તો કઈ બાપનું શ્રાદ્ધ નથી કરતા ફલાણું નથી કરતા નથી કરતા વિરોધી છે એ મૂકી દો વાયડે મૂકી દો તમે સહજાનંદ સ્વામી પણ ઘોર વેહના અંધશ્રદ્ધાને વિરોધી છે છતાં શિક્ષા લખે છે પોતપોતાના પિત્રોનું શ્રાદ્ધ પિતૃ કર્મ યજ્ઞ યથાવિધિ યથાશાસ્ત્ર પ્રમાણે સૌએ કરવું ગીતામાં પણ છે ભાગવત માં તો ત્યાંથી પ્રારંભ થાય છે પણ આ બધું કઈ કહેવાનું આત્મા અવિનાશી છે પુનર્જન્મ છે ભટકતી યોનીઓ છે ભટકતી આત્માઓ છે બધું છે અને એ દારૂન દુઃખ છે માટે જાગો અને હરી આ કહેવાનો સાર છે હા આવો જો ભાઈ ઘણા મોક્ષ સાથે જ એલર્જી છે મોક્ષ શબ્દ સાથે જ એલર્જી છે તો ચાલો કઈ વાંધો નહીં આપણે ક્યાં પાર મોક્ષનો ડોંગરેજી મહારાજ કહેતા એ અર્થ સ્વીકારો ને એટલે મોહ ક્ષ એટલે ક્ષય મોહનો ક્ષય થાય એનું નામ જ મોક્ષ એનો સ્વીકાર કરો મોહ એટલે બધા દુર્ગુણ જેટલા દોષ છે પાપ છે દુરાચાર છે અપલક્ષણ છે કુલક્ષણ છે એ બધા જે દુર્ગુણો છે એ જીવનમાંથી નીકળી જાય એ પરમ મોક્ષ અને એવી રીતે બધું છોડી દેશો અને સત્કર્મ કરશો અને હરિનો આશ્રય રાખશો અને હરિ ભજન કરશો તો બીજો જન્મ થશે માગો નથી ઉપર મોકલી દેવા તમને કઈ ન્યા રિઝર્વ ફોર્સમાં નથી મૂકવા તમને ફરીથી આવો ફરીથી સરસ મજાનો જન્મ એનાથી સોળકળા એ ખીલલો મળશે વળી સત્કર્મ કરો વળી હરી ભજન કરો વળી પાછો દેહ મૂકો વળી પાછા ફરીને આવો એમ કરતા કરતા તમે સંસારમાં રહેવા છતાં સંસાર તમને અડે નહી ભગવાન બીજું કાંઈ રૂચે નહીં આના જેવો કોઈ બીજો મોક્ષ હા તો ક્યાં છોડાવી ક્યાં દેવું છે પરમ મોક્ષ આ પરમ મોક્ષ સંસારમાં ડૂબે નહીં સંસાર અડે નહીં સંસારમાં રહેવું અને ભગવાન વિના બીજું કઈ ગમે નહીં આનાથી બીજો મોક્ષ પરમ મોક્ષ ચાલો આવું ઈચ્છો પણ તમે કહો છો બધું તૂપ છે એ બરાબર નથી માટે સંસાર દુઃખરૂપ છે એમાંથી હરીભજી લો શંકરાચાર્યજી કહે છે ભજન કરી જો તમને દુઃખ સમજાણું છે હા તો પુકાર કરો અને વેળમાં કરો જરાય મોડું ના કરો री भजवा शंकराचार्य जी एटर लख लख्यली दाला गाता जाति तरलम तदावत जीवन जीवनम अतिशय चपलम अर्थ था ने थी छा एट्ले मजा नहीं आती तली दाला गाता जाला अति तरल तदवत जीवनम એટલે કમળ સાંભળો શું વાત કરી છે શંકરાચાર્યતા પેલા માણે તમને સાંભળતા કઈ નથી થતું હે કમળ નલીની એટલે કમળ કમળના પાંદડા ઉપર શંકરાચાર્યજી કહે જળનું ટીપું પીડ્યું હોય ઓષ બિંદુ લાફ ડ્યુ ડ્રોપ ચાર્ય જે જીવન છે એ અતિશય ચપલ છે કેમ સેજ પવન નો જોકો આવ્યો પાંદડા ઉપર થી ઔષ બિંદુ જળ બિંદુ નીચે ગયું અસ્તિત્વ ખલાસ ક્યાં ગયું સેજ જોકો અસ્તિત્વ ખલાસ એટલું ચપળ હાથમાંથી જતા વાર નહીં લાગે એવું આ જીવન છે માટે શંકરાચાર્ય નલીની પાખડી દલ ગત એટલે ઉપર બેઠેલું જલમ એટલે પાણી અતિ તરલમ તરલ છે આમમ ભયું જશે એ પ્રમાણે જીવન જીવન અતિશય ચપલ એનાથી હજાર ગણું હજારો ગણું જીવન તો અતિશય ચપલ છે નીકળી જશે પાણી કેરા બુદ બુદા પરપોટા થાય છે ને બબલ્સ પાણીમાં પાની કે દેખ તહી છીપ જાય ગયું તારા પ્રભા જેવો સુરત નીકળશે ત્યારે કરોડો તારલાઓ ચમકતા હોય પણ બધા તારલાઓ વિલીન થઈ જશે એવી રીતે નહી પાણીનો બુદ બુદો એમ આ પાણીના બુદ બુદ્ધા માંથી આ કાનજીન પ્રેમજીન ભીનજીન મનીન કનુન મનુન હકુન બકુન આ બધા એમાંથી જ થયા છે પાણી કેરા બુદ્ધ અસ માનુસ જાત આ પાણીના પરપોટા શરીર થયું છે એ આ પરપોટો ફૂટતા જરાય વાર નહીં લાગે જેમ કે પાણીનો પરપોટો થયો જળમાં નીક ધોરિયામાં નહેર પાણી વહેતું હોય અને અફળાય પરપોટો થાય પણ જતા જતા ફટ દઈ ફૂટી જાય આમાં કઈ વાર લાગે નહીં ખુદા હે ખરાકલ આદિ અનાદી કરતા કહાયા પવન પાણી રૂ માટી મિલાની રૂદંકી નિશાની છે આદમ બનાયા દિયાકા ચશ્માકા તબાસા જબાતા ખુલાસા કલમાં પઢાયા મુરાદમ કહે સહી કર દેખો ખુદા ને કીયાસો અકલ મેન આવે પાણી કેરા બુદુદા અસમાનો ફૂટતા વાર નહીં લાગે કાચો મણકો કાયા તારે સુન પ્યારે કાચો મણકો પાકો નહી સાવ માટી ઘડો કાચો પાણીમાં બોળો તો ડબદી નીકળી જાય હે ભાઈ આ મકાન આર્કીટેકચર તમે જો બધા તો તમે વિચાર કરીને ખેતર થી આવ્યો અને ગામ ને બાર ઓટલા હશે એને બે પાંચ બધા ફાળિયા બાંધી ના બેઠા હતા ઓહો એ નાનજીભાઈ આવો જરા બીડી દો પિતા જાઓ બનેલો પ્રસંગ પછી મહિના પેલા ની વાતો આ કેનારા ભાઈ હામે બેઠા બેસો બેસ બીડી એ નાનજીભાઈ બેઠા બીડી કાઢી જગાવી ઘોટ લીધી બીડી હળકતી રહી બીડી હળકતી લો આવા મે બે ત્રણ સડન ડેથ જોયા છે અને મેડિકલ વાળાને તમે પૂછજો આ તમાકુ થાય છે આ ગુટકાણ આ સિગરેટ બીડીઓ ચૂસે ને એમાં સડન ડેથ તાત્કાલિક મોત એનાથી થાય છે પછી ઓલા કે ભાઈ બીડી પીતા ત્યાં ભાઈ આગ્યા ત્યાંની બીડી થી ગયા એનો નિકોટીન છે એકદમ ધક્ છે હાર્ટ ઉપર બીડી હળદ થી ઓ ગયો હા ઓલ્યો રાજકોટમાં પચાસ વર્ષ પહેલા એવું બન્યું એક પેશન્ટને કાંઈ એવો બહુ સિવિયર થઈ ગયા તો ડોક્ટર તાત્કાલિક મોટે હોસ્પિટલ થી બોલા એવા ગાડી લઈને ડોક્ટર મારતા ઘોડે આવ્યા આવીને દર્દીનો હાથ પકડી ગયા ઓહો બઉ સિરિયસ કેસ છે સારું કર્યું તમે મને તાત્કાલિક બોલાવી લીધો પાંચ મિનિટ આપણા હાથમાં છેલ્દી લાવો ઇન્જેક્શન કરી ઇન્જેક્શન દવાનો ઠેકો માર્યો દર્દી રાહત ડોક્ટર ભાઈ ગયો સાચી વાત છે મારી આમ હું છે મેમારી નાખ્યો એમ તમે જોવો ના એને મોત ગયો પણ એક્ઝેક્ટ આમ ગયો ઇન્જેક્શન બીજા કાઢવું પડ્યું દર્દી ને રાહત થઈ ગઈ ભૂલો ભાઈ પાણી કેરા બુદ બુદા માનુસકી નલી ની ગત તરલમ તદ્દવત જીવિતમ અતિશય ચપલમ જાતા લાગે નહી ભાઈ લાખો કહે લાખો કહે નમાણ્યું કચ્છ લાખો ફુલાણી થયો થોડી વાત કરી દઉં ને तो लाखा फुलाखा फुला दस आठ मेके ते तो बहुत गुजराती नद्वा तरत तम समझाई जाए લાખો કહે ન માણ્યું છે છતાંય જે એનો લાભ નથી લેતો માણતો નથી લાખો કહે ન માણ્યું જે મળ્યું છે એને જે માણતો નથી તકલીફ પડશે કેમ દાડા દસ આઠમાં કો જાણે કે કે સમૃદ્ધિ કપાઈ માટે મનુષ્ય શું થઈ જાય કઈ ખબર પડશે લાખો ફૂલાણી બોલ્યો હ્યાં એની ઘરવાળી હતા ને એ બોલ્યા લાખો ભૂલો લખપતી અને ફૂલાણી જાજો ફેર તમે આઠ દસ દિવસ ની વાત કરો છો પતિદેવ લાખો તમે આઠ દસ દિવસ ની વાત કરો છો પતિદેવ પણ આ તો સુરજ ઉગે ને સુરજ ત્યાં કાંઈ નું થઈ જાય રાજ પલટાઈ જાય અને ઊંધું ચતું થતા વાર ન લાગે માટે જે મળ્યું છે એને કરી લેવું માણી લેવું ભજન કરી લેવું સત્સંગ કરી લેવું આ બધું કરી લ્યો બાકી હું પછી કરીશ હું પછી કરીશ કઈ ન થાય બીજો રાતે ગયા ના ઘણા નથી દાખલા આપડે પેલા ભાઈ એ નથી બેઠા સુતા ઘરવાળા સવારે ઉઠ્યા જ નઈ એને એ છે ફલાણું ખરીદી આવીશ બાબલાને આ મોકલી ને બાબલાને તે મોકલી કોણ મોકલે ભાઈ આવી ગયા જો કે એમ જ્યાં વાત કરી ધ્યાન જો ત્યાં એની દીકરી બોલી લાખો ભૂલો લખપતી ઉમા ભૂલી તે તમે ભૂલ ખાઈ ગયા બાપુજી માફ કરજો ભૂલ ખાઈ ભૂલી છો આમ પણ કાય ગયે તો શું આંખ કે રે મટુ કરે કે કો જાણે કે આંખનું મટકું માર્યું એટલામાં શું થઈ જશે ક્યાં ખબર છે માટે ગોવિંદ ભજી લોજી શ્રીજી ભજી લ્યો સ્વામીનારાયણ ભજીલ્યો કૃષ્ણ ભજી લ્યો રામ ભજી ભજન એમ જ્યાં બોલ્યા ત્યાંની દાસી બોલી સાંભળજો લાખો ઉમા અને ધીહડી ધીડી એટલે દીકરી કચ્છની ભાષા હ लाखो उमर मैं लगे वो धीमे धीम मटकू वार लागे। लगे नाभिए पवन बैठो कि हाईलो छे? ये हाईलो पी विधि से आग हल से के खबर ए भाई એટલામાં બધું બદલાઈ જાય છે માટે હરી ભજી અરે એનાથી તોડી નાખે એવી તમને સમજાય એવી વાત કરું આજ મુક્ સાંભળો સાંભળો જોવો એક વર્ષનું છે આખી પરીક્ષામાં ફેલ થઈ જાય નાપાસ થઈ જાય કે ડ્રોપ લઈ લેવો પડે અને એમાં શું દુઃખ થાય ને શું તકલીફ સર્જાય એ હોશિયાર વિદ્યાર્થીને પૂછો એક વર્ષનું શું મૂલ્ય કેવાય એ સમજાવશે બરાબર છે કે નહીં एक महीना शुभ अवतरेत तो गुलाबना फूल जो दीको अरा वंश जात हम भगवान करें दीको आए कि ना आने आईये केव्रगा आखू कूल निर्वंश रही जाए भाई एक महीना જાય શું જોઈ રહ્યા જુછો કે એક મહિનાનું શું મૂલ્ય છે અને એક દિવસનું મૂલ્ય સમજવું હોય તો ન્યૂઝ પેપરના એડિટર સંપાદક એક દિવસનું શું મૂલ્ય છે એ તાજા સમાચાર છપાય તો કામના બીજે દિવસે છાપે એનું કોઈ મૂલ્ય નહીં હે એ આજે થયું સવારે આમ હેડ લાઈનમાં આવી જાય એ અખબાર છે એને માન થાય એનું મૂલ્ય થાય એની કિંમત થાય એનો ફેલાવો થાય એના સર્ક્યુલેશન વધે प्रतिष्ठा बेदी पीसी समे एडिटर ने न्यूजपेपर संपादक ने पूछो एक दिवस नूल्य कलाक मूल्य समझू होशनल मल्टीनेशनल कोई कंपनी धमधकार चालती हो बहु राष्ट्रीय कंपनी एक कलाक कारणोंसर सजड़ बंद रही जाए तो शु तकलीफ सर्जाई मैनेजर ने पूछो એક કલાક નું મૂલ્ય એ સમજાવશે કેટલું ઊંધું થાય છે એક કલાક નું મૂલ્ય માલિક કે મૂલ્ય સમજવું હોય તો એક મિનિટ માટે પ્લેન કે ટ્રેન ચૂકી ગયો હોય એ યાત્રિક પૂછો કે વેદના શું થાય છે એક મિનિટ માટે પ્લેન ચૂકી ગયો એક મિનિટ માટે ટ્રેન ચૂકી ગયો અને જે એને તકલીફ ઉભી થાય હમ કોઈ યાત્રિક બસ ટ્રેન પ્લેન ચૂકી જાય એને પૂછો મિનિટ નું શું મૂલ્ય છે અને એક સેકન્ડ નું મૂલ્ય સમજવું હોય તો વાહન લઈને નીકળ્યો અકસ્માત થતા થતા એક સેકન્ડ માં બચી ગયો એને પૂછો એક સેકન્ડ નું કેટલું મહત્વ છે એ મરતા મરતા વાહનના અસ્માતમાં બચો હોય મહત્વ સમજવું હોય તો ઓલિમ્પિક્સ રમત ગમત વિશ્વ રમતો બીજે નંબરે આવેલા રમતવીર ને પૂછો મિલી સેકન્ડ શું મહત્વ છે આટલું છે આવો સમય છે ભાઈ માટે કહ્યું કે વીજળીને ચમકાર મોતી पान भाई ए नहीं तर ए नही तर अचानक अंधारा जोतरे जो जो भाय दिवसो वही जसे ने एक वीस हजार छसो ने काजी ने चमकार परो રાખ્યું હોય અને વીજળી દેહ માં હરીનું મોતી વીરવાની વાત છે હરી વાત આટલું જ સાબુતરી ત્યારે વીરાય ત્યારે બધા આળસ કરીએ પાર આવે મોન મનાવે આ ખાવું છે સાવરિયાના ગોલા ખાવા છે પેલાના ગોલા ખાવા છે હજી સ્વિટરલેન્ડ તો ફરવા ગયા જ નહી હજી કાશ્મીર તો ગયા જ નહી જવાય તો ભાગ્યમાં જયા હોય પણ એ મોતીડા ફોરવાનું તો આ છે હરી મળી જાય હરી ની કૃપા મળી જાય કોઈ રમતા સાધુ ને કૃપા દ્રષ્ટિ મળી જાય મોતી વિંધાઈ જાય પણ વીજળી ને ચમકાર था मैठाओ आई घने तो झापट मरी ने हाँ भड़व पड़ से पान बाई सा आप क्यूँ छे कि ईसाई धर्म इलाम धर्म पुनर्जन्म मा नहीं मानता એની પાછળનું જે રહસ્ય છે ને એમના જે આગળ પડતા જે જે ચિંતકો કે સ્થાપકો એની પાછળ એનો હાર આ તમને કંઈક ચોપડીમાં જગજાવ નહીં મળે આ વિવેચકો કોઈ કોઈના દિમાગમાંથી આવી ગયું હોય એની પાછળનું કારણ એ લોકો એવું વિચાર્યું હશે કે આ હિન્દુ ધર્મમાં ભાઈ પુનર્જન્મ છે આ વખતે ના થયું તો અનેક જન્મ તો યાદી પરમ બીજે જન્મે કરશું બીજે જન્મે જેટલું થશે નહી થાય પૂરું નહી થાય તો ત્રીજે જન્મે કરશું એટલે કોઈને ઉત્સાહ આવતો નથી આ જમ્પર છે વચમાં એને એને એની સ્પીડ ખાઈ જાય છે એટલે હવાલો નાખી દે છે થયું તો થયું નહિ અત્યારે જે મેળવ્યું છે ને માણસ જલસા કરી લો ને યાર રહ્યા હતા ચિંત નાખો આ છેલ્લ નું છે જપા તો જૈપા નહીતર અનંત કાળ સુધી મર્યા નરકમાં નિવાસ થઈ જશે માટે આળસ છોડી દો અને એક જ ચાન્સ છે પછી છે જ નહીં હવે ક્યાં જાય પુનર્જન્મની સાયકલ ની થિયરી જ કાપી નાખી જેથી કરીને માણસ આળસ પ્રમાણ કરી અને હવાલા ન નાખે એની પાછળની ફિલોસોફી પણ આખરે ભાઈ અહીં ઈશારા અહીં કોણ સમજે છે સંત ફકીરોના સાંભળજો ઈશારા અહી કોણ સમજે છે એવો નહીં વઘારે વધારે કદાચ ઈસ્લામમાં હિંસા કરનાર છે એ વિચાર ન કર્યો અનંત નરકા માં જઈશું ભલે નઈ મગજ ઉપર આવ્યું એ થિયરી પણ ફેલ ગઈ નિષ્ફળ ગઈ ગઈ કેમ માણસનું ગુણાતી નગરદાય કરે એવો છે એ એવો છે એને કાંઈ ભગવાન ભજવા નથી આ તો લોઠાયા ભગવાન ભજાવીએ ત્યારે ભગવાન ભજે એવો છે એટલે માણસ સ્વભાવ આવે છે આ જીવનો સ્વભાવ આવ્યો છે માટે ચાંસ છેલ્લો છે હરી ભજીલ્યો ખરેખર પછી તો બીજા ચાન્સમાં આવું મળ્યું કે ના મળ્યું એમ કઈ બીજે જન્મે કરશું પણ બીજે જન્મે આપણને આવો ખાધે પીધે સુખી છો આજુબાજુ સત્સંગ મળે છે આ બધા સારામાં યોગ મળ્યો છે આવો સત્સંગ મળ્યો છે અને કોઈ બીજી અવરોધ નથી ભજન કરી તો કરી લેવાય એવા છે એવો યોગ મળ્યો છે પછી પચાસ સાઠ વર્ષ પછી મારો અને ત્યાર પછી કેટલો સમય જાય પછી જન્મદેહ આવે ત્યારે કેટલું સત્સંગમાં આડાઉું થઈ ગયું છે આજે આમ આમ પ્રગટ બેઠી હોય એવી આમ પોરાત પર પુરુષોત્તમ નારાયણ અડ્ડીને હાથ ડાડીને બેઠી હોય એવી સંત પરંપરા આપણી પાસે જીવતી છે ત્યાં ભજન કરી લેવાની છે મોતીડા પરોવી લેવાની છે અણમો લાથ હવે તારો જો ને જુટવાઈ જાય છે અણમો લયા સરહારથી હવે જો ને તારો જુટવાય છે એ મનુષ્ય દેહ છે ઈ આપણને શ્રીજી નું મળવું એ છે આવો આવો સત્સંગ દિવ્ય મળવો એ છે આપણને આવું અવસર મળી જવો એ છે માટે આ આજે નહી આવતા શુક્રવારે આજે આટલું બસ સહજાનંદ સ્વામી મહાલા ભક્તોજનો જય સ્વામી નારાયણ